ચાલે છે અને કોણ અમાર હિત એ શોધવા માટે તો કેટલાય અવસ્તારથી કર્યો એ શોધે તો જ આ જગત ને મોક્ષ માર્ગ પામે નહી તો મોક્ષ માર્ગ પામે આ અમારી શો છે ને આ વ્યવસ્થિત પછી બરોબર આ લોકો વ્યવસ્થિત કે જ છે સાધુઓ એમાં બધું બહુ આવા સિવાય બીજું કોઈ નિમિત્ત નથી એવું એને શું કહ્યું બરોબર છે આ સિવાય બીજું કોઈ નિમિત્ત છે નહી અને કોઈ ભગવાન નામ નો છે યથાથ વાપરો તમને કોઈ જ નું તમને અહીં નિરાહિત બરોબર છે એમાં કઈ તકલીફ પડે નહીં સમાધિ રાખે એવું કેવું સમાધિ આવી જાય એમાં એમાં ચંતા નથી અને એ વ્યવસ્થિત જ્ઞાન વગર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 આપડે કોઈ કાળ માં થોડી મી માત્ર એટલે આ વ્યવસ્થિત બહુ ઊંચી શોખ આ કાળમાં આ વ્યવસ્થિત ઘણી ઊંચી છે એ અમારું અનંત કાળમાં આ કાળમાં ઘડ્યું છે મોક્ષ એવું પણ આપણે સુધાતમાં એ જ વાણ્યું બધું જ વાણ્યું ચાલો ને સુધાતમાં આવો થઈ એવું જ વાણ્યું પણ હવે આનું શું થાય આ તો પછી ત્યાં તો વરાબ પડશે પડે અને કોઈક નસાળો માણસ આવ્યો એટલે આપણા થાય પછી આ કયો વિતરકતા કોઈ રીતે નથી એ તો ગુરુ હાથી બે ત્રણ શકે ગુરુ નાથી માણસ હોય કોણ કરી ગુરુ નાથી ગુરુનાથી રહી શકાય ગુરુ હાથ ને પણ તેથી સાસર કરે છે ત્રણ બહુ વખત થઈ ગયું પણ ત્રણ થી નથી થઈ લાગતો જ્ઞાની પાસે બે ત્રણ તર્યા છે તર્યો નથી દરેક વ્યવહારમાં દરેક વ્યવહારમાં કેવી રીતે છે એ અમે એકલા વૈજ્ઞાનિક કઉજ્ઞાનિક સમજાય નો સમજાય આવી બધી અંદર થી દર્શન કરાવજ છો અમારી છે મધ્યુ છે મધ્ય પણ મીઠા મતભેદ હતા કેવા મીઠા મધ્ય મધ્ય મીઠા હોવા ગયું કેવું મીઠા મારો હિસાબ જડી ગયો નિ ખોલતો તે જ્યો આ કર્યું છે ને ભારે આવ્યું છે શું પણ ઘણા લોકો નું કલ્યાણ થઈ જવાનું છે ઘણા લોકો કાયદા કેવા ભારે બટાકા ખાઉ તો બધા કાયદા વાળો નેટાકા બટાકા બંધ કરી દીધા છે એવું પૂછતા જ નથી હવે બતા દાદા ક્યાં વાત રે બધું ઘણું ખાય છે ભગવાને કહ્યું છે ને એમાં સાયન્સ માં ધ્યાન નથી અમારી માન્યતા એમાં માન્યતા અમારી બદલી વાર બદલાય ભગવાને કહ્યું બઉ સુંદર જોડે પણ હવે આ બદલાય છોકરા ઉપાય કેવો ઉપાય પછી ત્યાં ચારિત્ર ધર્મ નું શું તત્વ પછી ત્યાં ચારિત્ર ધર્મ શું તત્વ ચારિત્ર ધર્મ નું પાલન આત્મ જ્ઞાન ચારિત્રા ને અલાવ કરીએ ભગવાન પાપ નથી બટાટા ખાવા માં પાપ નથી પાપતા લોકો આ સાધુ વધારી પડ્યા ભગવાને પાપ નથી થયું નથી ભગવાને એમ કયું કે મેવાત થી ભરેલું છે મેલું છે બરોબર છે મૂર્ખા વાતો કરે છે એ પાણી ગરમ કર્યું એ જીવડા માં શરીર સારું રહે એટલા માટે વિતરાકોએ કહ્યું કે જીવ જાય નહિ ભલે મરી જાય તું ગરમ કરું તે માટે પણ જીવ ના જાય ને એટલે નથી વિતરાગો આવા ના હોય વિતરાગો તો અહિંસક હોય કેવા હોય પાપ ની તો આ ડોડ નું પડી નથી બધા અહંકારી પાક્યા ના હોય અહિંસક હોય વિતરાગ તો શું કારણ કે જાણે છે દ્રવ્ય જીવ કોઈ ને મારવાની સત્તા જ નથી વર્લ્ડ માં કોઈ પાછો નથી એનું દેહ ન થાવી શું ભગવાન જોર નથી કહ્યું પણ આ તો દોઢ ડાયા પાછા પાછા તો લોક ગુસી માર્યું ભાવ રખડી ચારિત્ર પરી છે આગળ અમાર સાથે બધા હશે દાદા ચારિત્ર માં આવે છે ચારિત્રોના કુ ચારિત્ર કહ્યું છે શું કહ્યું ચારિત્ર બ્રહ્મચર્ય ને કુ ચારિત્ર કહ્યું છે શું કહ્યું બ્રહ્મચર્ય હા ભગવાન કે છે કે જો ના સમજો નક્કી બરોબર દાદા પણ પાંચમા ગુણસ્થાને આવેલો જીવ ને ચારિત્ર ની જરૂર પડે છે પડતી જ નથી પાંચમા ગુણસ્થાને આવેલા જીવ ને જરૂર પડે છે કે નથી પડતી દર્શન મિશુદ્ધ જો ચારિત્ર કુદરતી આપડે નથી કેતા મથ આવશે કે નારી નું પાણી આવશે એટલે અહીં જેમ સ્ટેશન આવે છે ને તેમ થાય છે એટલે ભગવાને શું કહ્યું નવમા નો દરેક હોય તો સહયોગ બાજે હોય પણ એનો સંયોગ બાજે નઈ બરોબર એને નવું ગુંઠાણું એ નવું આવ્યું એ લાગુ નહિ કરું લાયું લગાવ્યું નથી લાંબા જાય મારે જાય મુજબ આ લોકો જે કે ચારિત્ર આખો રસ્તો ખોટો છે સાધુ લોકો છે ખોટો રસ્તો નથી એમને ભગવાન ના પહેલી આજ્ઞા ઉપાડી અહિંસા ના ભાવ કર્યા સત્ય હવે ત્યાગ કર્યો છો રથ નથી બરોબર છે હવે તેનું ફળ આવ્યું ફળ આવ્યું બુદ્ધિ મારે બુદ્ધિ નથી કેતા બટાકા બધા ખાય ને એટલે મગજ બટાકા વાળું પછી દેખાય ને બુદ્ધિ બુદ્ધિ થઈ જાય બરોબર દાદા બરોબર એટલે આ લોકો ને બુદ્ધિ એટલે કઉ છું ને મહાવીર બ્રેન તો કુ ચારિત્ર ભગવાને કયું છે કુચારિત્ર હા કુલિંગી કયા છે કે જેને સંકેત નથી એ કુલિંગી છે સંકેત નથી એને વ્યવહાર ચારિત્ર નથી ઘણ કરે છે એ કુલિંગી છે અને ભગવાન માર્ગ મળ્યો નહી માર્ગ વધારે શું કરે અત્યારે કંટ્રોલ વાત ના મળે અને આપડે અમદાવાદ થઈએ મંદિર ખોટું દેખાય ને કંટ્રોલ નું માનતો જ ના હોય માર્ગમાં કઈ રીતે પામે જ્યાં પામા છે આ જીવ જે પામ્યો સમ્ય દર્શન જીવ ક્રમિક માર્ગ માં કઈ રીતના પામે આ કાર્ય વિશિદ્ધતા હતી એટલે બીજી જગ્યાએ ધર્મ થયો કોઈ પાન્યા નથી વધારે લાભા છોડી દો દાદા પણ ભગવાન મહાવીરે જેને દર્શન આપી એવા ઘણા જીવો હતા તો એને અમર જ્યાં કહેવામાં આવે છે અન્ય કયા એકાત્તિ હોય તો એનો સંકેત થાય એકાત્મ વ્યક્તિ હોય અને ભગવાન ની આરાધના કરવાનો એને રસ્તો મળ્યો હોય તો દેવગુર દેવગુરુ ધર્મ ની શક્ય કીધી છે નથી દેવ ને ઓળખતા નથી ગુરુ ને ઓળખતા આમ કે છે દાદા ના એ સારું એવું છે ને દેવગુરુ ને ધર્મ શબ્દો થી સમજયા દાડો કરે કે જ્ઞાન આ કબળો નથી ગંઠાળ માલ છે આવડાવડા ટુકડા થઇ જાય ગંઠા લાકલો હોય ફર્નિચર બનાવે શું થાય ગંઠા માલ છે એવું કહીએ થાય ખોલી દેખાય કેવું છે એવું બોલાય એ તો તાપ લાગે ભગવાન માટે હું બે મારા શબ્દ જુદી જતો નીકળતા હોય અનુભવ દ્વારક સારી નથી મારી નથી પણ માર્ગ મળ્યો નહીં તેને શું થાય છે વાયો થાય છે કે ના થાય ભાઈ મને ખાઈ જાગુ એ ડાઘુ બેઠા જે જવા દેજોદે એમના ભક્તો ને એમ કીધું છે ત્યાં એક શબ્દ છે લખાણ કે સભાળો દેવ નું એક વાક્ય છે કે એનો પણ વિરોધ ન કરતો જેટલું કરે છે એટલું ટકા શક્તિ નથી અને ચાલુ થવાની શક્તિ નથી બધું ગમેડ છે શું છે બરોબર એ બધું દાપણ નું વાક્ય છે કેવા છે આમ ના હોવું ઘટે થાય દરેક ને ભાઈ કેમ ધરણ થાય આટલું બધું લોકો આરાધના કરે નહીં અને પેલા કે મોક્ષ માર્ગ બંધ થઈ ગયો મોક્ષમાર્ગ થઈ ગયો એટલે મારે જઈને બધા આવતા બોલાવી ને કેવું પડેલું કે પચીસ હાજર નો ચેક એક લાખ રૂપિયાનો પગાર હતો એ બુલી ગયો પણ નવ્વાણું છે નવતો નવવાનું ને નવ્વાણું પૈસા ને શકો એ ન ના કરો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 સંસાર ઉપર ભેસ રાખીને આપડે જીવન કશું અત્યારે બેઠા છે કે બધા મુંબઈ માં છે કે ભૂલી ગયા હોય આપડે લોનાવલા છે મુંબઈ છે આપણે આજે દાદા બ્યા રાખવા કામ કર્યા ઘરે આરામ ના લે દાદા અહીં હોય તો મજા લાભ મળે દાદા પાસે મળી શું કરી મહામિત્ર સમાન થઈ પડ્યો કે આ બે આપડે અક્રમ જ્ઞાની નો અને અક્રમ જ્ઞાન આપણે પ્રાપ્ત થયું અને તે અનુભવ માં સિદ્ધ થયું છે આ દે એને કઈ મિત્ર તારી જે દવા કરી આ બે ને બઉ દેહ ગયા બધા બધા માં ગયા આ દેહે તો આપણને દેખાય ને અને ગીઝા નામ પર દેખાડી ને બે મિત્રો સંસ્થામાં રહ્યા છીએ એને જોવા માટે તપાસવા માટે ચાલે છે કે બંધ થઈ જશે બધો હિસાબી બધો કાઢી કાઢી આ પાછું કાન આવડે જવાનું પાછું એવું જ્ઞાન તો પ્રગત થાય છે પાછું આવડે જાય આવરી જાય પાછું અમને ચાલ્યા કરે આ ફૂલ લોકો લાગુ થાય ચાલે જાય પ્રગટ થાય છે પણ સમય સંજોગ નાત જાત નું છે શું છે કારણાધીન ફેરફાર થયા કર વાણી શબ્દો રાત રસમ બધું એવું નથી પણ એસી હજાર સુધી ચાલે આવડે છે શીર્શંકર આયા વાહ પેલા ચંદી વાત અને પેલા મનો વચન કાયા બધા થઈ ગયું શિવશંકર ના ગોત આપણ વા થઈ ગયા આપડા છેલ્લા બે તો થોડું પ્રકૃતિ લીલા પ્રકૃતિ આનંદ એમાં કશું પ્રગતિ ના બધાય કે તમારાઈ ને કોઈ ક્રિયા વગેરે કરાવે વખત એટલે સુધી નજર કરેલું કે આ બધી બાબત ચાલે છે કે બંધ થઈ જાય બધી લોકો નહીં હા કપાળુ દેવ નું એક વાક્ય છે ભાવ છે કે તારું જ્ઞાન જેમ બદતું જીએસએ આખું જગતપુ જે હિસ્ટ્રી અને જોગ્રફી છે જગતપુર નો ઇતિહાસ અને જોગ્રફી જે છે એ તારે સમજાશે આવું એક વાક્ય કપાળુ દેવ છે એ મેં વાંચ્યું છે પણ મને એને એક્ઝેક્ટ શબ્દો યાદ નથી પ્રકાશ લખતો જાય આ પ્રકાર થયું એવું તમારે અંશ તરીકે વસ્તુ સ્થિતિમાં તમને પોતાને મળી એવું લઈ આવવાનું ને કેવના ના હું બધું દેખાતું થાય આ જે ચારિત્રો છે ને નવમો કુંઠાણું કે ત્યાં પેલા સંજોગ બાદ બરોબર આપડે બારમું ગું અને નવ બાજાનો સંજોગ સુધ્યો એમ નવું ઘટે દસમા દસમા નિરીક્ષક થાય શું થાય આ આવશે કે છે વિશાદ દર્શન માં આ દર્શન છે દર્શન થાય બધા ઉકેલ આવ્યો ને સામે સાવ સજી વાતકાળ સુધી ચારિત્ર પામશે દર્શન નો પામેલો ચારિત્ર નો લખેલો છે શું કરે છે રાતે શું કરે છે શું હું તપાસ કરે બરોબર દાડીઓ મારી પાસે છે લગામ મારી પાસે છે પતિ આ પાંચ શબ્દ માં ચાલતો છે આ પાંચ છ ડબા તમે કઈ વળી મસાઇ જાવ છો તેનું છું પણ લગામ મારી પાસે મતને એ મતને ખુશી નાખી દેશે એ તો પડી ગયા ને લખેલો કરશે સર લખી પડ્યા એને લખતી પડ્યો લખી પડ્યા એના એના ઉપાય અમારી પાસે બધા હોય બહુ જાતિઓ પાસે પડ્યો મારી દેવો રહી છે આજ્ઞામાં રહેલા બેઠ છે એડાડાનો મેડ ના જો આગળ જાય બરાબર પેલા કાય કાય જે છેની પાછળ ગુરુ આખો ડા હું એના શરીર કરા દેખાય છે એ ગુરુ આખો ડા એનો કરા ગાડો કેલા હોય હવે દુકાળ પડે હો કે આજે દુકાળ પડે આરાગો દુકાળ પડે આજે દુકાળ થાય લા મિતમે કે મારી સારી કેવો ગાઢો નહી મને ના ડલા છે વાત બીજળી મેં કીધું મરી લખ્યા લખ્યા બીજું લખ્યા ભાઈ દાદા ની બાબા થી કે દાદા કેવા પ્રિય થાય એમની પાસે લંબ ગાણ લંબે પાછા સંકેત <laughs> માં <laughs> ને બોલી ભાઈ આ ને જબરા ભાઈ આના કચ્ચું એનો મુરા ગુનો છે નીકળગે નહી સાવડો જ ખાવાની જતે નહી માન અપને જતે નહી માન અપને જતે સાવડો જ નું કામ કરે બદલે બેન ભલામાર કાલ થાય એટલે તો એને تعال કે બેન ગાબલ ચાલે એ બે બોલાને કરી હું મહી જને ગદડા માર બે બોલા ના કરવાની પડે We now realized that what departed? What departed did we see? Just a strike in peace! Your goodаль has arrived. What by the time? Who enter the throne of� Gift? Therefore we thought it would beoperable to send my birth, my lazım birth, I always had you આ ગોરિયા ન આ દા નાઈ દે નાઈ આ લક્ષ્મી નું પત્ર છે જો આ લે આ ફીટ થઈ દો આ સહી ભરા દે લક્ષ્મી નાઈ લક્ષ્મી નાઈ ગાડા સુકા દેવાના માય રહે નાય ના યાદ છે કે કે દા લક્ષ્મી ના ઉકેવાતા આ એ નહ પેલી નહીં અલય ઓલ વિગેવ બેટા ઓલા भाई बोले तो था आ आ दादा बड़ा घंटा कर बोले वो आ कहता था है बड़ा इनके जा बढ़िया बाबा परिवार का पानी बंद लेवाना चाहते हैं तो आ पड़ेगा डाल नो वो तो कहेंगे नहीं कहेंगे कि पड़ेगा नहीं वो वाला कि पड़ेगा और परिवार है बाकी सब ले ले भाई हम ना ले रहे हैं वो भी करा दो ओ मेरी दे भी कर નાની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 લોકો <tos> ગયા એ બીર કરો મને છે કે દેરાવી કાયવાદીને બિગમડા માનો તો બસ કરી દેવા તો ધમણી કરવા જાય કરવા જઈ જાય નહી જાતે પોતાને કે આગર જો છે એમ બતા દે કે પાખો દેનો બસ બસ તો કે છે બધા છે આ બધા એ તો મતલબ એ તો મતલબ છે એટલે મતલબ એવો છે મતલબ એવો છે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 ये दिखाई दे रहे हो देखो है ये जो मैंने कुछ पैसे निकाले थे वो ना डला डला ये सारे निकाले थे आज ये सारे अब अभी नहीं दे देंगे ये देख कोई थाई कोई थाई कोई दे कर कोई थाई वहां पे नहीं दे दे नहीं ना भाई मैं क्या नहीं कुछ पैसे है तो कोई भी जो चाहिए तो निकाल ले दीजिए फिर ना ये उस नंबर पर बोला है ना चलो कुछ चाहिए तो चले जाओ मिमी के दाएं मिमी के दाएं मिमी के दाएं मिमी कोई कुछ है कुछ बढ़िया है बहुत बढ़िया है वो डिजाइन में डिजाइन है पर वो करम अंदर कर ले जाएगा है है ये है ये है तमाम बहुत बहुत मैं बोलती है ये ऐसा करना है और ठीक है बहुत में आईना है और है मैं नहीं है ये है